પણ ઈ માટે ઉભા થઈ ઈચ્છા એ ઉભા તમારી ઈચ્છા કરી ઈચ્છા કરી એટલે પ્રગટક ની કેળવાય ત્યારે તમે દિવાળી સળગાવ્યું અને સળગાવ્યું જણ સુધી ઓળવાય નઈ જણ સુધી ઈચ્છા ની તૃપ્તિ થાય ને ઈચ્છા સંતોષ ના થાય ત્યારે ઓલવાય કેવી રીતે એલવાય નથી ઉત્પન્ન થઈ રહી તમે ઉત્પન્ન દાદા એ અગ્નિ ની વાત હા એ તો જયારે ઉત્પન્ન થતી હોય ને એ તો એ લોકો મોરું મરવું છે તોય ફરી ગયા માટે જે મને હે કરે આપડે ત્રણ ત્રણ નથી કર્યો પૈસા ને હું કર્યા વાત પૈસા નતાને પ્રશ્ન પૂછો મૂક્યા રાત રાખે ની શરૂઆત કરે એટલે મુસલમાનો એ ના ગણાય મુસલમાનો ખરો પૂછાય કિંમત નથી વ્યાજ પડેલો માણસ એ માણસ નથી અને શું થાય છે એ ભગવાન કે પડેલો બેંક માં લાભ માં પડેલો બે ટકા દોઢ ટકા અઢી ટકા શું થાય છે એનું કેવાય નઈ એવું એવું એવું બધા મુંબઈ બધા થયું છે બે કલ નાનું પાછું બરોબર પણ આમાં લાઈ માં પડે ને એ મોટા મૃત્યુ યાદ ના લાય માં બે ટકા પદ્સો યાદ હોય એમને કોઈ દરે જવાનો રસ્તે નહીં મળે કારણ કે અમે દવાઈ ગયા પડે અનુકૂળતા ગોઠવી જાય મનમાં આ ભાવ છોડી નાખો આ ધંધો અત્યારે અત્યારે હારી આવી પણ આવા સીઝન ઉડી જાય ની વાતો આ બધી વાત બઉ કરી અને અંતર થાય ત્યાં આલા તોળાવારા હે ને ત્યાંથી બેગ સિગ્નલ પડી ગયો કે બરોબર સિગ્નલ પડી ગયો ગોરાવાવાને સિગ્નલ પડી ગયો પેકવા ભાયું શું કરવાનું અને પર રૂપિયા કુળા નહીં તકી દે ગોરા તોળા લઈ જાના આય આય ભગવાને ધન પણ કેવી સેવા નું કરી એ છતાં તમે કે છે કે હારી જગ્યાએ દસ હાજર નાખો તો તમારી લોભ ની ગોઠ પૂછશે નાખ્યા શું કરું ચાર હારું લોભ ની ગોઠ કરો કે આ માનવી ક્વા તો કાચ્યો કાઢો છો મોડે કેનાર મળે ક્વા છોડનારા મળે કોણ મળે તું કાચ્યો કાર્ય કરો છો અગર તો ઘી કાર્ય થઈ જાય ને જોઈ જુમી ઘટ તો કોઈ ભગવાન થી ના શું એ મૂળ ધણી ને સુરેજ નહીં મૂળ ધણી એને છોડવા મરે ધડે વાંટે હું કેવા અને અવાર માં હું છો શાક મહુલ થઈ ગયું છે આ લોભ ની વાત એ જો સુધી નહી તો કોઈ દારો મક્સે નહિ માલની ભાંઠ તો આ જોડા ના થોડા થોડા પસંદ જઈને આટલા બધા ટોપ બધા કૌમારીઓ કરશે એ મારી લોગ ની ઘાટ છોડી આવો તારી મારાટે ન બીજી સાચી લગ્ન બાકી રોગની પણ ના છૂટ અને લોભ ની પણ થાય પછી આનંદ લોન બુદ્ધિ સેમા તેમાં જ રે છોકરો જીવતો જીવતો હોય આપડે કોર્ટ ના આવે ને પાછા થઈ જાય એવું જ કરો ના આવે ને પાછળ હા એમ નઈ આ તો રસ્તા બતાવો કોઈ ખોટ લાવવા ને મારી આ તો રસ્તો મોટા મોટા માણસો ને શી રેટ આ તો બધા માણસો સાત હજાર ગયા જાત્રા જવાના છ વર્ષથી દડા ધોડાઈ કર્યા સાત હજાર ભાઈએ કહ્યું સાત હજાર હું જાત્રા માટે આપો મારી બે ત્રણ ચાર જણ આવવાના સો વર્ષથી દડા ધોળાઈ કર્યા એવા ડંખ વારે કેવા ડંખવા પદ્ધતિ આ છે દંખ હૃદયમાં મારે એવા દંખ વાગે તમે એક બાર પેલો જાય તો હૃદયમાં વાગે પણ આ બધા ગરીબ માણસ આ એના આધારે શું શું હવાજ છોડ્યો હું છું શું હવાર છોડ્યો પણ એના આધારે આધાર રા એક ચાલુ આપડે બોલો શું થાય બસ મજાની વાત વ્યવહાર માં આમ પોલ પોલ કેમ જ ચલાવી છોકરા ને તમે લખ્યું સારું જાદા ભગવાન અઢી હજી આચાર્ય એક કલાક થી બોલ્યા કરે અઢી છે દાદા ભગવાન અંદર જાગી અઢાર્યું કરતા દાદા ભગવાન જાગી બોલ્યા અઢી ભગવાન અઢાર્યું અંદિ ગોળો થઈ ગઈ હતી એટલું છે બાકી અંદર લોક બહાર ના થાય હવે આપડે કયું શરીર સૂક્ષ્મ શરીર છે કે સ્થુલ શરીર છે એમને કયું શરીર રહે છે આમ તો દેહ તો સ્થુલ બે બે હંમેશા સ્થુલ પણ આપડા જેવો ને આપડો ગંધ ઉઠેવો દે અને એમના સુગંધી પરમાણુ છે પણ સુગંધી પરમાણુ કેવા કપૂર હોય ને કપૂર કપૂર તોડી જાય પોતાની જાઉં સુધી એવું છે તો ઉડે ને એવી રીતે કારણ કે એમને જન્મ ના હોય માતાના પેટ માં જન્મ થાય એટલે દેવગતિ હોય જ હોવું જોઈએ એક લાખ વર્ષમાં આવી ગયા પૂરું કરે પેલા સાસુ સસર બાપ એવું અહીં જમવાનું જ નહીં ને જમવાનું નહીં ઠંડા એવો લેવાનો ખાવા પીવા ચાલે જ નહીં એમના સૂપમાં ખોરાક એટલે ઠંડા જવું પડે એવો ખોરાક નહિ ખોરાક એટલે આપડે એ જલેબી કરાતી હોય ને એની જે રૂપન એમનો ખોરાક સુગંધીભાઈ ખોરાક અને એમનો સંદાસ ના થાય તો ભૌતિક સુખો એટલા બધા હોય તો આમ કલસા કરે કકલિયા છે તે મારું બાંધવું છે તો શું બંધેલું છે એના સંકલ્પ પથ્થર કામ કર્યા છે ઈચ્છા હોય એવું લાગેલ જોવું તો તેવું કોલેજ જોવું તો તેવું સંકલ્પ કરે તેવું આપડે ભગી જાય મકાન મકાન નાલા ધોવાનું અંદર મોટા નારાય પાણી વગેરે દેવી દેવું છે જે ઈચ્છા થાય મોટો દેવ આ ઈન્દ્ર આ મહેન્દ્ર આ દ્વારપા દ્વારપા ને આપડે કઈ બધા ખબર મળે કોઈ કોઈ નું શહેર ના થાય તેવું કોઈનું માન તરના સ્વ વધારે બીજું એ તું કે જે દેવી લકી ગયેલા હોય ને એ જ દેવી ભાઈ આ બીજા ને જે કે એ બદલાય નઈ આવે પછી આવેક્ષ નહી તો કોટી ઉપાય મોક્ષ ના હોય આમ ના બંધાય તો આમ ના બંધાય આપડે પલંગમાં ભૂજે ત્યાંથી સ્વપ્ન આવે એરોપ્લેન માં ઉડતા હોય તેથી કે ચડી જયે આમ નો આમ પાછું પલંગવાન પલંગવાનુષ્લોકામી જ્ઞાનપુખ મળે છે અને આ બહુ દુઃખ છે અનંત દુઃખ વાળું જરા કુકડા પૈસા થાય ને ખુમારી મારી જાય ખુમારી ચડે ઘરવાળા ચાલે થવા પણ એક મારે તાર મન ખાવા પીવાનું હોય ને મોસે દેવાની ઈચ્છા કરી એવી ખાવના કરી બીજું પડવા જેવું નથી અમાર મો જે કરો તે બધો મોહ જ છે આકરો વાસો તે મો કારણ કે દાસ્ત્ર રમાડ્યા એ પુત્ર ને રમણ થાય કે આત્મા દેવગતિ થઈ જાય દેવગતિ થાય ગતિ પૂરું થઈ જાય એનું આયુષ્ય આ બાજુ નોરામ અને કેટલાક ની પાસે મૂડી વધી ગઈ હોય ડેક આ બાજુ હવે કયા પરા વધાર સુખ હોય વધાર હોય ના હોય મહેનત કરે છે ખાવા પીવાનું વાળું છે કામ કરશે કામ કરશે અને તેનાતા બધા લોકો છે અને તેનાથી પછી ચાર જોઈ છે બધું માદારી વાળું નહીં રોગવું જ પડે આવી શકાય આવી શકાય આવી શકાય નાદારી વાળું કયું કે અંદર ગતિ બધા નાદારી બહુ દુઃખો અને આ ઘટે લહેણું કેળ વેજ કેરાય અને મનુષ માં બહુ મોટી કઈ હોય જબરજસ્ત મોટો અગત્ય બધી એ બધા ના કેટલા ભાગ છે એક વેરીટ પૂરી થઈ ગઈ આ બધું ગયા વપરાઈ ગયા પત ગોળી ગોળીને પેલા નેવું દેવું હે પપરાયા કરે દુઃખ ને દુઃખ ભોગવ્યા કરે અને બે ભોગાઈ ગયા પત ભાવના એ આપડે સાથે જાય અને કોઈ પણ જીવને કિંમતી માત્ર સુખ આપવાની ભાવના એ આપડે સાથે થાય એટલે ભાવના થી મળી અને આપીએ સુખ એ બધું અને શું ખાતી ઉચાર થાય જે કરવું હોય છે એનું પૂરા કર્યો ભગવાન હવે દુઃખ વધારે પૂર વધારે કર્યું હોય પાપ વધારે કર્યું હોય તો થાય કે સાપ હોય તો આ લોકો શું છે સાહેબ બાકી નાખવાનું મારું નેવનું પણ નેવ નહીં હાથી કરાયેલો નહીં ના ના કે આવત છે ને બધા વાણિયા લોકો છે ને બહુ પાકા હા વાણિયા વજન વાણ્યા નહીં જગ્યા તો અહીંકા પાસ કરો અને અમે રોજ ચોખે છે જઈને તો માટે મેં કદાચ કારણ કે એ આ નાના જીવો ને બતાવીને ઘણા સંસ્કાર એવા છે કે કોઈ જીવને નહીં મારવો અને આપડે કઈ સંસ્કાર કેટલી થાય છે અને કેટલીક નથી હોતી એને ખબર નથી વગર કારણ મારે કોઈ કારણ ક્યાં રમત રમતો હોય એ જ મારે જયારે એમને પણ સંસ્કાર વાપવામાં કે જીવ આપણા જીવો જે છે એને દુઃખ છે એ દુઃખ આપડા જેવું થાય છે એવું એમને ભાન કરવામાં આવે એટલે પછી મા ના કરતા જે કહેવાય ના કરે એને લઈને એમની જાગૃતિ અને બુદ્ધિ બહુ સતેજ રહેશે આ બુદ્ધિ જેના હાધીન છે એ સમય કેટલા આધિષક છો તેનાથી બરોબર ને હવે એ બુદ્ધિ સતેજ રહે છે તેનાથી એ લોકોએ શું કર્યું કે પેલા જે થતું કેવું થતું બુદ્ધિ સતેજ નો અત્યારે બુદ્ધિ થી ઓછી બુદ્ધિ વાળા લૂટી દીધા શું કર્યું બુદ્ધિ વધી એનાથી ઓછી બુદ્ધિ વાળા હોય એટલે મેં પુસ્તક માં લખ્યું કે નવી જાત નીકળી માટે કારણ કે કોઈ કાળમાં આવી નથી બુદ્ધિ થી લોટ માણસ બુદ્ધિ પ્રકાશ આપવો આમાં દુઃખી થતો હોય એને આપડે સંઘર્ષ ભાગીએ એના માટે પૈસા ના થાય નવી નર્ક કઈ છે એનો હર્ષ શું આપડે નો હર્ષ શું કે આપડે કાદવ બધા અને મોટું લાઈટ હોય તારું લાઈટ એવું હોય દિન દેખાતું ના હોય સગલો પાસે વાર કઈ પછાડો ઘરે દેખાતું નથી કોઈ એના જેવા મૂકી ના આપડા લોકો આમ તો ધરે ને ઉભર હું આવું છું તો સમજ થઈ શકે પણ અહી આ બુદ્ધિ પ્રકાશ કરાય આ રસ્તે કરા ગમે તે બધી ગમે ત્યારે વકીલ લોકો થઈ છે વકીલ લોકો બુદ્ધિ થાય પૈસા રૂપિયા પણ આવે છે એમની શું રેખા થવાની વકીલ લોકો શું રેખા છે આપડે ના થાય પેલા કાગળિયાળા હોય તમારે સીધે સાધી હુંબી કિંમતો માગે સદભાવ રાખી ગરીબમાં અમારો ભાવ નથી હોતો છતાં જીવ હિંસા કરવી પડે છે એમ કેવું દેસી બેટલો મેને તેને એમ કેવું જો આ જ્ઞાન લીધું હોય તો બે છે બે તબેત જુદા હોય જ્ઞાન લીધું તમારી પોતાની વાત છે નર્સો ના ઓછો ના ઓછો આવ્યા હતા એટલે તમારે આજ્ઞા મારવા કામ કરવા ગયા એ તમારા કહેવાથી થયો છે માથે કઈ ક્ષમાપનું માંગી લો ભગવાન હે દાદા ભગવાન મારી ભૂલ ખરી આવું નહીં કરવું તથા પેલું લમણે લગે ને કરવું જ પડશે પણ આપણે નહીં કર્યું એટલે ભાવ તો બોલો એટલે તમે ગુના મચી કાઢી ના તમે જોવા કરે પણ તમારે તાબા માં અમે જવાળીશું માટે અમારે કયા માનતા બુદ્ધિ ચાલે નથી કારણ કે મારે બુદ્ધિ બીજું ખરાશ થઈ ગયું છે ને તમારી બુ તમને નુકસાન થાય પણ એની હિંસા નું આપડે રખાણું કરીએ ને અમે તો નથી આ ખુશાય લોકો થોડા મેંડી ઠંડી હવા નેતાવરણ ભગવાન ક્યાંય મુક્તિ ચાલ મુક્તિ નો માર્ગ મળેલો નથી તો ના મળી જાય આખું કામ થઈ જાય અને તે રોકડું હોવું એ ઉદાહરણ ના ચાલે આપડે મન ફરી ગયેલું હોય બુદ્ધિ ફરી ગયેલી હોય એવું જોઈએ બધા ગાલ ગાલ ચેર પાણી ના આખરી થઈ ને પોતાને તમારો લોક તમને જમપવા નથી તમને ઘણું તક બધો જીવન ભાઈ ખુશ નહિ દેખાતા ચલા કેટલી જરૂર કેવું થોડા નથી એવા એવા રાખે છે નાનું જોઈએ ધર્મ માં જે પૈસા નાખે એની કરવસ્થિત વાપરવાની બરોબર કરે છે વાપરવા માટે સલાહ આપે છે એ તો પુણ્ય નું કોણ કેવાય ને આ પુસ્તકો છપાવે અથવા તો કઈક દેવ મંદિર પહોંચે આ બધા આશ્રમો બધા શ્રમ ઉતાર મને મુંબઈ માં દસ બાર વર્ષ પછી એક થી બે કે પાંચ લાખ વારો આસર ગુપ્ત બધી હોય તેને બધો આમ અને જગત કલયગ માટે પણ હવે દુકાનો ખસે સારા વિચાર વાળા પાક છે નવો પાક સારો થશે શું ના ચાલે આવું ચાલતું નહીં અમે સારું જે માણસ સમાજ મિત્ર થાય આપડે અમારું કામ જાય કામ કરી ચોખા દિનો અમારે શું જોઈએ મમતા વગરી અંગે મમતા વગરી લોક મમતા વા અને મમતા વાળો વેપાર ચાલુ છે ને કોઈ ચીજ છે ભગવાન ભગવાન ની વ્યાખ્યા શું આ વિધાઉટ માય ગોડ એનું મારી ગયું એ પર ભાર જઈ અને આવું કહ્યું એકલા જ ભગવાન થાય રહીને તરી જરૂરી આવતા અત્યારે બહુ પાકા થઈ ગયા છે એના લોકો અને સાત થી વધુ પેલા તો તમાર ને કહે છે ભાઈ માર ના લઈ જઈ પ્રસ્તાવ મૂકો છે ત્યાર પછી ભગવાન આવું બુદ્ધિ હોય અમારે કેમ કે સુખ આપવું એમાં જ થતો હોય બધા બુદ્ધિ વાળો આખા ગોમેન્ટ કોઈને હડતો હોય કેમ કરીને કાઢીએ બુદ્ધિ નો ઉપયોગ એવો રીતે કરતો હોય તારે એનું સુખ જાય નહી એનું ખુબ તો રજા જ કરે પણ બીજાનું ખુપ એક હોય છે માટે એનો શું થવા તો હું તો જમીન પડાયું ખેતર પડાયું અને પડાય વાત થઈ ગઈ આ તો દવાનું તૈયાર દવાનું કરું ને અનિશ્ચિત કઈ વખતે પણ અનિશ્ચિત કઈ વખતે જવું હોય તો શું કરવું જોઈએ લોકો નું ખુપ પડાવી લેવું લોકો નું જે સુખ હોય તે આપડે પઢાઈ લેવું સુખ પડી દેવું લોકો એનાથી શું થાય એ પાછળ સાથે શું થયું પાછળ લોકો બિચારા શું ભરો થાય તે આપણે પડે લેવા રાખીએ તો ચાર ફળ અને સાથે મળે ક્યાં થાય પડે એટલે દંડ દંડ થયો પછી હવે લોકો ને હાલ ઈ ખરું દેવું ખરું વ્યવહાર વ્યવહાર સુધી મેકના લાવ્યો હોય તો આપવાનું ભલે ના આપવાનું આ ફરી મનુષ્ય આવે સજ્જનતા આપે માનવ ધર્મ મારે ચાલુ પણ શું સારું રાખ્યું પોતાનું સુખ બીજા આપી દે અને લોકોને ભોગાવડાવે એ સુપરુમાન કહેવાય અને ત્યાં તૈયાર હશે તો કોઈ જતા નથી લોકો ખાલી જગ્યા બધા ભાઈ નામભાઈ ઉત્તમભાઈ ને કોઈ ગાળ હે કોઈ કારો સદભાવ કે ભાઈ એના મારે કર્મ જ છોડાયો આ કર્મ છોડવા માટે પછી એને કોમ લાગે એને કોમ હોય તો તમે એનું કામ કર્યા કરો ને એવું એ ગાળ ભણતા જાય પાસે મનમાં લાગુ સુખ આપે આપણી ભાવી હોવી જોઈએ આપણી ભાવના ચોખ્ખી હોય આપવા સુખ આપે આપણે આપડે સુખ આપીએ તમે જગ્યા ખાલી છે ત્યાં જગ્યા ખાલી જ છે હવે ભાઈ જવા માટે આપડે બધી જ ભાવના આપણી બધી છે કે ભાઈ આપડે સુખ તો તમે ભાવના કરો ને ત્યાંથી મેં ગામ માં છે વર્તન એ સારું થાય મને એના તરફ સારું રહે તો મારા કર્મ હતો કર્મો ગમે એવા હોય પણ જેને જાણ્યું પછી અટકાવવું જાણ્યું જ્ઞાન જ્ઞાન અટકાવે જ્ઞાન ગમે ફોટા મજા લાવ્યા હોય પણ મારી પસ્તાવો થાય કે આવા કર્મ ક્યાં બની લાવે પણ આવું કરવું પસ્તાવો કરતા રસ્તો જ નથી કર્મ આપવાનો હું તમને દાખલો આપું બે દર હરણ બં ખૂન થયા હરણના લોકો ને હરણના મા બાપ ને તો એવો થાય ને કે મારે ઘર ને છોકરો કરી ગયો જે ખૂન થયા છે ખૂની કોણ હતા કારણ એક છે રાજા નો છોકરો હતો એને ગોળી મારી કેમ નથી મારતો શોખ માટે કઈ ના ઝાડ તો આગળ થાય ને આ તો આખું પાછું થઈ જાય છતાં મારી કોઈ વાત માર્યું એ ખાતર મુસલમાન ને એની ભાઈ છોકરા બધા હોય કે બે મહિના થી લાયા નથી મને ગોઠ લાવો સર પેલા મુસલમાન છું કે પગાર બહુ સારા આવતો નથી અને ગોઠ ના દીધા આપડે સમજાયું નથી બીબી ના સમજાવી જાય કોઈ ખેલા દે મીબી બહુ કહી થાય કે આયો એક મારી લડવું એના જ પસ્તાવ થાય પસ્તાવો કરી લાયો ઘેર બધા બાકી ને ખાધું એને આવું ખાધું પણ એને પસ્તાવો કર્યો એટલે પાક છે પચીસ ટકા બદલે પચીસ ટકા થઈ ગયું અને ઉપર થી ખુશ થઈને આમ રફેવા પાંચસો એ લઈ છે